બધા માણસો ની એક જતી કલ્પના કેમ થાય દરેક જગત કતર દેખાય છે દરેક જગત કતર શું શેખાય છે ਉਹ ਦਈਏ ਅਤੇ ਆ કારખાના હોય એ પણ વિશ્વમાં વિષય જીતી ગયા હોય નહીં લાગે કઈ ઊંચી ક્વોલિટી કસાયો માં છે વિષય માં નીકળી ગયા એટલે ક્વોલિટી ઊંચી કેવાય ઘણી ઊંચી કેવાય ખોલી દેખાય એ ના કરી અમને આમ એર કન્ડિશન લે છે એમને ભાઈ પંદર બપોરે કર્યું ભાઈ પંદર જય અચ્છા કરતા પરમાન આપણે જોયા છું એ જોયા છો આત્મા ને કજું અડધું જ નથી આજે આપડે અડતું નથી છતાં આવું થાય સ્વભાવ નો નિલેખક છે સ્વભાવ નો છે સ્વભાવ નો અસંગ સ્વભાવ થી પછી આપડે બધા કરવા કયો છે સ્વભાવ થી દર્શક છે નહી રહ્યા બહુ વિકલ્પ નહીં ગયા જાણી વાત પણ આમ પાછું થઈ જાય એમ લાગે and anyway. ગાંડા કે ને એમ કેમ બીજા ગાંડા છે એમ કે લોકો ગાંડા છે એમ વાત થઈ ગઈ કે વાત માં આ મગજ મારી બગડી માં એને માર પડે કરો તો ટાઈ કરો પાછો સારો મામ લાગી જાય તમારે એ પણ તમારી જેમ ત્યારે કામ લાગી જાય આપડે કોઈ માનતું નથી આ તો આવે ને આવે ત્યાં દેવા હું તો એ ખુબ સારા ગુસ્સો શરૂ કરી દે એટલે હું તો પછી ના કે છે પેરેટ કપડે જો આપડે દાદા તમારી સાથે જાત્રા આવું છે એને કઈ કયું જ નહીં હવે આપણું પોતાનું ને આપણ다가રનું નીલેયે ટ્રાય ટુ ઓર્ડર આખો દેને પાક તો તો એમ કે આ દેવાતી રવામારે તો ભાઈને છે સલામ અલયકુમ સલામ અલયક Let's make sure these guys have a good place to get out. માર્ગ માં કુદરના જ માર્ગ લેવાનો તેઓ માર્ગ આવેલી ના માર્ગ ને જુદા વેપાર પૂરો થઈ જાય પૂરું માટે આગળ કચકચ કર્યા જ કરી અઠ્યાવીસ ટ્રણ થી તો તે વડોદરા બહુ મહિને ત્યાં ગુજરાત માં તો હાવા થઈ ગયું છે આપડે સડેલા બી મનમાં આપડે મનમાં નહી રાખવા પૂર્વે ભાવેલું સમય મળતા નથી ગમતા અને પુષ્ટિ ફક્ત છે આત્મવત દ્રષ્ટા હો વંદન સૌ જ નહીં જ્યારે તો સવરા કરુણા રાખ છે મુશ્કેલ જ્ઞાની ને કરવાળવું જુએ છે જ્ઞાની તો કરુણા રાખે છે હરદમ છે મુશ્કેલ નાની ને જોવું નહીં સબળું જુએ કાળો માંડે છે જુએ છે ઘણા પ્રકાર નો ક્રોધન આવી करुणा ये करुणा अपन करुणा आवर्ती नही એટલે ક્રોધ કરે છે આધી કરુણા દર વર્તાય છે આધી કરુણા છે બોધ કરુણા છે પણ એના આવર્તી નથી જે જે આવી એ કરુણા દર્શક કરતું છે તે કરુણા પ્રમાણે જાય આવડતી નથી મારા ઉપર તો બાવ કરુણા નહીં નાની કોણ કરુણા કરે છે એમને આવડે છે ને એ ક્રોધ નથી કરતા નાની ક્રોર Best colleague from Bhakt vär? Short relationship? Shorter jump, Throz and Bhaktna. Problem sound Not thflies in Chris... Throats and tide Throats trying things on the bar? Throats behind tim right there? Throats lying on the bar. Throats who is going to be your stren times? Throats for Throats? એ દ્રષ્ટિ ની વાત બઉ ફાયદો થઈ ગયા હવે દ્રષ્ટિ ગણત ના પડે તો ચિંતન હું શું કઉ માટે કશું કરવા નથી સમજો સમજો સમજવાની વિપરીત બુતાં વિપરી તમે જાણી જાઓ દાદા જાણી જાય અને દંડ સ્વચ્છ થતા દંડે નહીં કે ઓગણત્રીસ ઓગણત્રીસ ત્રણ ઓગણીસો સત્યોતેર કીર્તિભાઈ ને ત્યાં રામનવમી Kirti bhaeno janma divas. Anumahan ji no janma divas. Jai Satyilarami. Bhaiti lok matra re itla matra. Bhaiti matra re itla matra re. Bhaiti matra re. Bhaiti matra re. Bhaiti matra re. Correct re ho na thi. Correct re. God is in every creature whether visible or in visible. ક્રિએચર મારી વચ્ચે બધા બહુ નાના મોટા ક્રિએચર છે વાત ના દેખાય એવા ક્રિએચર છે દુર્ગંધ ના દેખાય એવા છે તેની અંદર ભગવાન પોતે રહેલા છે આખું બ્રહ્માંડ છતાં આખું ફાંસી ફોસી ને ક્રિએચર કરેલું અને તેની પોતે ભગવાન રહેલા છો રજા એવી છે ને તમારામાં ભગવાન રહેલા ને તો દેખાય તમને હજુ સુધી હજુ સુધી નથીવાય છે એટલે એનું ઘણા જ્ઞાન નું ગોઠવવાનું કેતા હતાશું ઉદ્ગલ પક્ષી ચિત અસલ ચિત થયું અસત ઉદ્ગલ પક્ષી જે ચિત છે અને આત્મ પક્ષી સ્વ પક્ષી થયું એટલે સચીત મારી વાત સમજ મારું આપેલું જ્ઞાન એ લક્ષ બે અઠવું છે અને બીજી મારી આજ્ઞા અને બધી સમજ આજ્ઞા ના પડે તો એટલું હું કેવા માંગુ છું શું કહ્યું क्षी बेतगल ते बाधक नहीं, नहीं।, नहीं कर बंद करो आगू करोद લોક જેમ જ જેમ ગભરે જ ઉઠાવે ગાયા બૈલી વખત થશે શું થશે બાપીર એ બધી ગભરા એટલે અક્રમ વિજ્ઞાન આ ખોલું થયું હવે અક્રમ વિજ્ઞાન ખોલું થયું એટલે આયા હતા બહુ મોટા હતા તે કલાક વાત કરી પહેલું મને વાંધો ઉઠાયો બધું આખું જગત ક્રમ માં ચાલે છે તમે અક્રમ શા માટે બરોબર છે સૂર્ય ચંદ્ર બધું ક્રમ માં ચાલે છે તમે ક્રમ બોલો તો તમને પાપ લાગશે કેમ અમે ક્રમ નહી ના તમે ક્રમ માં નથી બરોબર તમે તમે અક્રમ ની છયા છો શું છે હા આ થોયા મજ તમે અક્રમ માં આવ્યો એવું છે પણ બહુ કાળ ઘણા જો પત્તો પડ્યો નિષ્પક્ષપાત નિષ્પક્ષપાત કે તમારા તમારા વિચારો એ વાત છે કે પક્ષપાત વગર ના છે બરોબર છે એનાથી વિચારો પક્ષપાત એટલે આક્રમ એ છે કે વાણી પણ કેવી જોઈએ નિષ્પક્ષપાત આપડે તો અક્રમ એને માન્યો છે પાંચમા માં બે આપડે તો અક્રમ એને માન્યું છે ઉપર મૂકી દીધા છે ને હવે એકવું કરે હા આપણું અક્રમ એ તો સમજેર પાડવા માટે અક્રમ શું બરોબર વિગત થી સાયન્ટિફિક રીતે વિગત થી એ તો અમને ઉકેલ આવ્યો પણ વિચારી એવું ક્રમિક માર્ગ શું વાંધો આવ્યો તો તમે અક્રમ નાખો તો માર્ગ ભેદ પાડે શું કરે ભેદ પાડે ભેદ પાડે મારો જુદો તારો જુદો તો આનો જુદો અક્રમ એક જ થાય અક્રમ એક જ થાય એક જગ્યા થઈ એક જગ્યાએ બધા માર્ગો ભેગા થાય એક જગ્યાએ ભેગા થાય બરોબર છે એના કરતા હું આર્થ ધ્યાન રો ધ્યાન થયા કરે અને ત્યાં આવતા ઘઉં ની કમાણી પૂરી થઈ ગઈ થયા કરે જાય પણ સંસાર ચાલુ રહ્યો ત્યાગ કરવાનું શું ઋષભ એવી ચિંતા નથી કરવી પડી કે મારા પછી આ શું થશે ઋષભદેવ ચિંતા નહીં કરી હોય ચિંતા કરી અવસર પીડી કાળ માં પેલા તીર્થંકર પીડી કાળ ના પેલા તીર્થશંકર બરોબર છે દાદા એટલે એમને કઈ ચિંતા કરવા જેવું નતું એવું અમે પેલા છે બાર થશે બાર નહી થાય દાદા તમારું જ્ઞાન છે તમારું દર્શન ક્યાં સુધી નું ગણાય દર્શન તમારું ક્યાં સુધી નું ગણાય કેવલ દર્શન કેવળ દર્શન તમે લોકલોક ક્યાં સુધી જોઈ શકો અમે અલોક નહી જોઈ શકીએ લોક નહી શકીએ સમજમાં આવે જ્ઞાન માં ના આવે કેવું સમજ આવે જ્ઞાન નો આવે જ્ઞાન એટલે રૂપક તમે સમજણ છે કે ભાઈ આ સુપારી ખાવી પાન ખાવા એ ખોટું છે એ જ્ઞાન તો છે તમને સુધી ના જાય ત્યાં સુધી જ્ઞાન માં નાય બધું બે ટકા ચાર ટકા ની કઈક વાત કરો છો બે ટકા જતા બે ટકા બહુ ખોટી આવે છે છેલ્લો એક ટો તો બહુ બહુ ખોટી વાળો છે તો ચાર ટકા અને આપણે એની જરૂર નથી આપણી કે અટકી નથી આપણે ત્યાં મહાત્મા હે આનંદથી ધર્મ ધ્યાન પાળે દાદાની આજ્ઞા એટલે ધર્મ ધ્યાન અને ધર્મ ધ્યાન રહે દાદાની આજ્ઞાથી ધર્મ ધ્યાન રહે એટલે અંદર સુખ ધ્યાન રહે એટલે શુક્ર ધ્યાન ધર્મ ધ્યાન સાથે મુક્તિ તરફ પ્રયાણ કરી રહ્યા છે શું થયું છે બીજો યશ નામકર લાવી ને આવ્યો છું ત્યાં આ સાઈડ કામ થઈ જાય આ સાઈડ કામ થઈ ગયું ભણવાનું કામ થઈ ગયું મે જોયું છે આવા નિશ કાળખ મુખ્યાર કેવું એક ટકો સુખ આપે તો એક ટકો તારું લઈ જાય ને ઘે એના કરતા શું કાપુ તું સ્વાદ શું હોય સો ટકા આપડે હારા હા એક ટકા સારું મોટું મોડું બગાડું એક ટકા શું ખારું મોલું બગાડવું રૌદ્રતા નું કારખાનું થઈ ગયું છે શું થઈ ગયું છે હવે એ ધ્યાનથી બચ્યા નહી ત્યાંથી જ આપડે ના સમજે મુક્તિ જવાની આ બધી દીકરીઓ ચાલી છે હવે તો ધ્યાન તો ઉત્પન્ન થયા કે રેજ નહીં અને શુદ્ધાત્મા બીજા લક્ષણો ક્યારે આવશે કરામતો છે બીજી ઘણી શુક્રધ્યાન જીવને જયારે હોય ત્યારે આ હોય દર્શન થયા પણ એનું સ્પષ્ટ વેદન ના થાય બરોબર છે પેલો પાયો બીજો પાયો સ્પષ્ટ વેદન એટલે સ્પષ્ટ વેદન ક્યારે થાય કે ઘણો ખરો બહાર છે બાર દર્શન માં બધું તમને આવી ગયું તમારું જ્ઞાન નથી આવ્યું વિપક્ષ નથી આવ્યું કયું રૂપ આવે રૂપક માં શું આવવું જોઈએ રૂપક માં વર્તન ની વાત કરો છો આ બધા ધંધા રોપિયા ત્યારે બીજો પાયો સ્પષ્ટ વેદન થાય બીજો પાયો પાયો કેવલ જ્ઞાન બધું દેખાડે શું કેવળ જ્ઞાન અત્યારે લોકો ભગવાન થઈ ગયો છે બારમું ગું થાય તો પેલો પાયો ના આવે દસમા કોઈ અડે નહિ પેલો પાયો આ દસમા માં પાયો અડે નહિ પડે અગિયાર માં પડવાનું સાંભળે દાદા એક સામાન્ય વાત નીકળી છે કે કપાળુ થી તકલીફ આવેલી વાત કઈ છે કઈ સાચી કઈ છે એમના લખાણ પરથી નથી પડેલા દસમા થી બારમા એમને શ્રેણી મંડાણી નતી ગયા નહી સાત લખ્યું એમને બધું હજુ આગળ કે પછાત લાગી ખબર છે કે સાતમા માંથી પેલા માં આવ્યા સાતમા માંથી પેલા આવ્યા પેલા પણ હાથમાં સ્પર્શ કરી દે અનુભવ છે ને એ સાતમા નો સ્પર્શ નો છે આપડે એવો બઉ જગ્યા ઉતરાય ને એક અગિયાર નું આપડે અગિયાર નું આપડે ની સાથે એક દિવસ વાત ચાલતી મને યાદ મળ્યો હમણાં એક ભાઈ મળ્યા હતા મને પોતે કેવી લખ્યું છે કે વાત કરે છે આ તો પેલા ના અવતાર માંથી એવું થયેલું આ ફિરસા પકડેલા પછી ઉડી ઉડી ગયેલી અને મિત્ર માં આવી જાય કેવું એટલે પછાડ બહુ વાગી છે એમ લખ્યું છે ને પોતે સુધી લગભગ સુધી વ્યવહાર થી ના કેવાય ગયું ને વ્યવહાર તો વધે ને સંસાર માં બેઠા છે તો વ્યવહાર વધે ને હાલ